બે હજાર ચાલીસ ના અસર સુધી ચૌદશ ને ગુરુવાર તારીખ બાર સાત ચોરાશી કરકરણ નું વિષમ વચના પ્રથમ શરૂ આગળ વિરાજમાન હતા અને ધોળો ખેત પહેરો ધોળો તોફા ઓડી ને તે ઉપર છીંટ ની ઓઢી હતી ને મસ્તક પર શ્વેત પાગ બાંધી હતી महस प्रत्ये बोल्या आज तो अमार उतारा अमरी पेना सोमलोक आदि हरिभक्त एक प्रश्न पूछो તેનો સર્વે પરમીને ઉત્તર કરો છે તેને તો માયા તકી પર સ્થિતિ થાય છે અને ભગવાન ના સ્વરૂપ નો પણ દ્રઢ સંબંધ રહે છે માટે સમાધિનિષ્ઠ ને તો જ્ઞાન શક્તિ તથા દેહ અને વૃદ્ધિ પામી જોઈએ જળ ના કહેવાય તેમ એકલા ચૈતન્ય પણ ના કહેવાય અને તે તત્વોમાં શક્તિ પણ સરખી ના કહેવાય ઇન્દ્રિયો થકી અંતરણ જાણપણું વિશેષ છે द्रष्टापना त्याग कर माया पर भ्रम चैतन्य अने भगवान स्वरूप नो संबंध रहे સમાધિ વાળાને કેટલા એક એમ કહે છે સમાધિ થાય છે તેને તો મોરે સમજણ હતી તેટલી પણ સમાધિ વાળા વૃદ્ધિ પામે છે કે નથી પામતી એ પ્રશ્ન છે પામે છે વધારે વધુ થાય છે જ્ઞાન શક્તિ વધે છે ત્યારે બધું એને સમજણ તો આવી જતી હોય સમજ આવે ઇન્દ્રિયો અંતમાં ભગવાન તો જ્ઞાન કરવું છે એમાં બધું જ્ઞાન પડેલું છે જે ચૈત હાલે ચાલે એવું કરી દે એવો એનો સ્વભાવ છે તો ભ્રમ ને જો પાઈમાં હોય તો એમાં જ્ઞાન બધી તો પામતો શું જાણું છું જાણી બીજું કઈ જાણ્યું સમાધિ થઈ સમાધિ થાય સમાધિ થઈ જાય મને સાહેબ બેઠા બેઠા સમાધિ થઇ જાય હા આ તમે વળી આટલો અભ્યાસ કરો છો લોક તાલો છે કેવાય આમ તો પ્રશ્ન બઉ ઊંચો છે આમાં ભણેલા નો સંબંધ જ નથી સ્થિતિ નો સંબંધ સ્થિતિ થાય એ સમજી શકે અને સ્થિતિ થઈ હશે ત્યારે આ પ્રશ્ન ઉભા થાય પ્રશ્નો એટલે બધું પતી ગયું સર્ટિફિકેટ મળી ગયા જવાના જવાના એટલે અહી છોડવાના સર્ટિફિકેટો પણ શ્રી મહારાજ ના એ પ્રશ્ન નો ઉત્તર થયો નહિ પછી એ તો સમાધિ વાળા હતા ને બધા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જો અમે ઉત્તર કરીએ પ્રશ્ન બ્રહ્માંડ તેને વિશે પ્રવેશ કરીને તેને ચૈતન્યમય કરે છે બ્રહ્મ તેને સર્વ ક્રિયા કરવાની સામર્થ્ય આપે છે અહિયાં બ્રહ્મ એટલે ભગવાન લીધા છે કે ધામ પોતાનું અન્વય સ્વરૂપ ચૈત આપવરૂપ ગણાય અન્વય એટલે આખા બ્રહ્માંડ માં વ્યાપી બેઠેલું ભગવાન નું સ્વરૂપ એને અન્વય સ્વરૂપ કહે અને વ્યતિરે દેહ ના કમ મહિમા વ્યક્તિરે સુખ દેવાના માટે બેઠા વ્યતિરેક સ્વરૂપ અન્વય સ્વરૂપ આ અનંતકોટી બ્રહ્માંડ નું સંચાલન છે નિરાકાર સ્વાગ્વર ના બે સ્વરૂપ વ્યતિરેક ને અન્વય વ્યતિરેખ દેવાના અન્વય અનંત્રહ્માંડ નું કંટાળ ચલાવવાનું બે સ્વરૂપ અન્વયરે સાકાર સદા દિવ્ય મૂળ માલિક આકાર નો સંબંધ જ અન્વય સ્વરૂપ નહી પાછું એ ક્રિયા કરતા છે પ્રકાશ માટે એને પણ સાકાર એ વસ્તુ ઉપનિષદો માં એના વર્ણન આવેક્ષી જે બ્રહ્મ એ તો માયા ઉત્પન્ન થઈ ગયો હું જે ચોવી તત્વાત્મક તેને વિશે પ્રવેશ કરીને તેને ચૈતન્યમય કરે છે સાક્ષી એટલે જોઈને એટલે કોઈ ક્રિયા ઈશ્વર ને કોઈ કરી શકતું નથી જલે વિષ્ણુ સ્થળે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તક જે કોઈ તેને ખાવું પીવું આ મનુષ્ય દ્રષ્ટિએ શક્તિ આપે છે અજવાળું આપવું ત્યાં આને પૂજું નહીં તો આને પૂજે કામ દરેક ક્રિયા માં ઈશ્વર ભેરા જ હોય એમાં ઘણા પ્રશ્નો છો માનવ કોક નબળી ક્રિયા કરે ઈશ્વર જ કરાવે છે ઈશ્વરે એ હું કામ આપતા છે એમ નો કઈ કોઈ એના પ્રશ્નો છો પણ એ ભાગ પણ ઈશ્વર તો પ્રકાશ જ આપે છે સાથે જીવને એને જ્ઞાન શક્તિ ક્રિયાશક્તિ ઈચ્છાશક્તિ આ પ્રમાણે કરતાની મેળે કરે છે કર્મ નો ભોગ દે થાય કોઈ ક્રિયા એના વિના બનતી અને તે બ્રહ્મ નો તો એવો સ્વભાવ છે તે બ્રહ્મ સંઘાતે સમાધિ કરી ને તુલ્ય ભાવ ને પામે ત્યારે એ જીવ પણ બ્રહ્મરૂપ કહેવાય છે જીવ પણ બ્રહ્મરૂપ કહેવાય પામે ત્યારે અને તેને જ્ઞાન ની વૃદ્ધિ થાય છે અને ઇન્દ્રિયોની શક્તિ તો જયારે તપ અને નિવૃત્તિ ધર્મ યોગાભ્યાસ જેવી સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે જ્ઞાન વૈરાગ્ય અને નિવૃત્તિ ધર્મ ચિત્ર ને યુક્ત યોગાભ્યાસ કરે તો આને દેહ સિદ્ધ દશા ને પામે ઇન્દ્રિયો કાર્ય કરવું એવી આ જ્ઞાન થી નથી એમ બે ભાગ કીધા હા એક હા કરતો નતો જરાક અવકાશ આવ્યો ત્યાં બોલી નાખ્યો વ્યભિચારકો કરે કે અને આ સ્તૃતિ તો બે ભાવ મતાડી બ્રહ્મ ભાવ લાવવો જયારે બ્રહ્મ ભાવ આવ્યો ને એટલે આ કોઈ ભાવ થકી શકતા નથી હજી આપણે સ્થિતિ થાય તો સ્થિતિ થાય બોલે ન થાય વિધવાનો કૌર જો કંઠે ચડ્યું છે આ તમારે રાજકારણીઓ કેવા કેવા ભાષણો કરે એટલે હજી આપણી આંખમાં માહિત ભાવ પૂરેપૂરો કર્યો ફક્ત ભગવાન ની દયા થી આવા વાંચન થી આમ છે પણ ભાવ થયો નથી પાસાષાણ જેવું જળ હોય તેને પ્રવેશ કરે ત્યારે તે ચાલે હાલે એવું થઈ જાય છે પણ આપણને આપણે ક્યાં દેખતા તો નથી હૃદય માં કેમ ઉતરે ત્યારે બ્રહ્મ પ્રવેશ કરે ત્યારે બ્રહ્મ નો પ્રવેશ ક્યાં નથી બોલ્યો છે કેમ આવી ચાલુ પ્રશ્નો છે ઈશ્વર ના નિર્માણ ની દ્રષ્ટિએ કોઈ વસ્તુ બ્રહ્મ ના પ્રવેશ વિના છે જ નહીં હાલવા ચાલવા જઈએ ને કષ્ટ પાછું બેઠો છે ખરું પણ એ અંદર બેઠો છે ત્યારે બેઠો છે એ ત્યાંથી ખસે આના અણુ ને ન દેખાતા બોલતા બધા એ જે કઈ ને વર્ગીર્યા છે દેખાય છે એ બ્રહ્મ ની શક્તિ થી દેખાય છે જો એ બ્રહ્મ ખસે કોઈ પણ અણુ જેટલી ચીજે હોય જ નહીં અને એની ઉપર કોઈ પદાર્થ જાય તો ઉપર ખેંચાય પણ આની પણ ન આવે આની પણ ના આવે આપણે કઈક સમજીએ જઈએ સાંભળ્યું છે એટલે કઈ હોય અને હાલ કેમ પાડે એમ દેખાતું નથી પેલું વેલ્યુ બિમાન જયારે આવ્યું હશે પેલું વેલ્યુ પેલા આ છાપામાં સાંભળ્યું હશે કોણ દોડે તો વિમાન બોલે ને પણ વિમાન નો બનાવનાર વિમાન દોડે એમનો કોઈ ક્રિયા જગત ની જો બ્રહ્મ નો સંબંધ નથી એટલે કોઈ ક્રિયા છે જ નહીં ક્રિયા જ થતી નથી હવે ક્રિયા થાય છે એ બ્રહ્મ નો સંબંધ આ જીવને થાય ત્યારે એ જીવ માયા લાગે છે આપણે વાતવે કરીને બ્રહ્મ નો સંબંધ છે ભગવાન પણ સંબંધ નથી દેહ ભાવ બન્યો જગત ભાવ કર્યો એટલે ઊંડાણ માં જ્ઞાન માર્ગે તેની સ્થિતિ જળવવી જોઈએ અને જો એ બ્રહ્મ સંબંધ થયો અને બધા અહીં ના વર્લ્ ખરી અને બધા ભગત કહેવાય નથી પણ આવડે થઈ ગયો એટલે વજ્રા નીકળ્યું ઊંડાણ ભાગ હવે આપણે જેટલા નીચા થઈ મારી ગયો આટલી સભાથી સાધુ એ બેઠા થઈ સંબંધિત સંબંધ કિંચિત લગાવે કિંચિત એટલે બહુ જરાકાય બોલવામાં મગજમાં આટલો સંબંધ થયો એટલા માં તમે પગે લાગવા માણસ જાય આમાં માનવી માં ફેર ગયો તમારે ઇન્દ્રિયો અંતર કરણ આને ઇન્દ્રિયો અંતર કરણ એક જરાબંધ નહીં ભાવ જ સ્થિતિ માં લાગેહારી પણ એમાં જવા કોઈ નહી છે સ્થિતિમાં જવા લગભગ નો સંસાર ખોટો થાય હજી કઈ હજી સંસાર ખોટો થવાની ઈચ્છા છે હજી નથી આવી એ તો આ ભાગ માં આવ્યા એમાં ઉપયોગ ભાવ થી છોડ્યો ત્યાં તમે પછી લાગવા માંડી હવે એના ભાવમાં આવી જાય તો એમાં જાય તો પાછા આવે નહી આવે આમાં આવે નઈ આને ઈચ્છે જ નહીં ને છેલ્લા હોય એને ખાતા હોય આ સાધુ થી આ બધી ખબર હોય જરૂર નથી એને જરૂર જ નથી અને ઉ એની જરૂર જ છે બીજું મળતું નથી મળતું એટલે જરૂર છે જરૂર છે એમાં લાવવાનું એ નથી પણ એને કરી એને સમજણ આવી ગયું એમ ન મનાય સમજણ તો લાવે જદી આવે એમજ ન આવે ભાવ મટવો જોઈએ ખરું હું કામ કે નજીક પણ છે ત્યાં કરીને અહીંયા આવી હવે પાછું એના માં કદાચ રહી ને એમને બેઠો ન જાય એટલે ઉતાવળા કેવું જ પડે આ માર્ગ જ એવો કે હજી આઠમા આવે આઠમાનો આવે આ લુગડા બદલાવી ને એને નથી આવતો પછી જગત રહેતા હોય આ અને માને આપણે આ લાભ ગયો છે આ જાર આવ્યો ખરે આપણી વૃત્તિ ભગવાન જાય હે ભગવાન આમાંથી તમે બચાવ આજુબાજુ સાધુ હોય તો બોલા જવું આપણે સાંભળવા ભગવાન વૃત્તિ રે આ ભાવ તો છે આ ભાવ જાગેલો છે જયારે એ ભાવ જાગ પછી ભક્તિ માર્ગ નો લાભ ગયો આજ બોટો લાભ આ બે આ પ્રજન ને સંતોષ આયુમતી વાુદેવ માનવ પ્રભુ મારે ધન્ય ધન્ય માભુ સ્વામી ને બોલાવો બે હારા હરિગત ને બોલાવો જેવા થાય એવડા ઈ ભગવાન ની વાતો કરે જગત માં માંડો પડ્યો આવે કેમ આપડે ફલાણા ડાલાવો બોલાવ્યા હોય આવ બદલાનો હારા અને જતા એની ને એની વાત પેડા કરે આ જગત માં બાળા સાધલાવે છે ચઢાવી હોય નહીં બોલે પણ આમાં જોવું જોઈએ આમાં જોવે નહી ક્યાંથી ભાઈ થાય એવો બધું વધારે એ વધાર્યા માં નો કામ કોઈ દેવો મોક્ષ ના માર્ગ માં શબ્દ જેટલી પણ એ મુક્ત પૂજ્ય મુક્ત પૂજેલું એનું સદા દિવ્ય સાકર આ દિરા બેઠું છે ક્રિયા કરે સાકર ના જોઈ સાકાર ના જોઈએ તમે એના થી કઈ કામ કરી શકો છો જો કર્યું તો દંડન એ જાણી જાય એની આગળ છુપાયું કેમ ચાલે ભાઈ છુપાયું ચાલે કર્મ ફળ પ્રદાતા બધા એ ભગવાન કાયમ ને આપણે આંધોળો દેખ્યો કર્યું દેખતો નથી ઈશ્વર ને જ આંધોળો માની ભાવમાં સંબંધ બ્રો ગુણ એવો ઝીણા ઝીણા પૃથ્વી ના હતા લોઢારો જ બી અને પાછા પકડી રાખે શા માટે એને પકડ્યું એને શું કમાયું એને નહીં એને આ બ્રહ્માંડ ને ઉપયોગી થવા જીવ ના સંકલ્પો પૂરા કરવા ભગવાન તૈયાર તમારે આ માવ થી પકડવું જ કાંતિ કેવા ફળે ઈ જો ભેવા ના ફળે તો તમે પકડો એ શું મળી બને આ માવ પકડવું જ કાંઈ કેવા ફળે ઈ જો ભેવા ન ફળે તો તમે પકડો એ શું મળી ભરે બ્રહ્મ તો બહુ ઉપયોગી છે આ બધું કામ કરે પછી કવિતાઓ માં જૂનું ગોઠવતા સંકલ્પ થાય આમાં કોઈ થઈ ગયો હોય તો ગલબરી લાંબો બહુ થઈ ઉભો થઈ જ જાય પણ માણસ જ્યાં શરમાય ત્યાં ક્રિયા વચ્ચે ન થાય એટલે બુ એ નહીં ન થાય એ આમ બેઠો બેઠો કરી આટલી માણસાઇ જળવાય ત્યારે માણસ કહેવાય ભગવાન સર્વજાતિ એને જો કોઈ જાણે તો એને છેતરીને નબળે રસ્તે કોણ ચાલી શકે અને છતાં ચાલે છે તો એને ઈશ્વરનું સંબંધન નથી તેમ નો સંબંધ છોડતો નથી પાપ કરશે તો પાપ નું ફળ આપશે તો ભક્તિ કરશે તો ભક્તિ નું ફળ મળશે અને ઇન્દ્રિયોની શક્તિ તો જયારે તપ અને નિવૃત્તિ ધર્મ ને વૈરાગ્ય તેને યુક્ત યોગાભ્યાસ હોય તેને સુખજી જેવી સિદ્ધ દશા પ્રાપ્ત થાય છે જવાબ દીધો હતો વ્યાસ તો એના બાપ હતા નીકળો ઈથી આગળ નીકળ્યો એમ કેવું બોલે તો કર આ જુહા બોલાવતા ચારે બાજુ થી બોલાવ આ જુહાવ એટલે ચારે બાજુ થી બોલાવું તો એનાથી મોટા ભાવમાં જવાબ આવ્યો જો ભગવાન સંબંધ શું કામ કરી જાય છે આપણે કોઈ વડો પ્રધાન હોય ભારે સૂજના વાળો હોય આપણે એનો હોશિયાર કહ્યું છે બહુ હોશિયાર બઉ આમ કોઈ બોલીએ ને ઊંડાણ માં તપાસ એના જ્ઞાન ધંધો કોક જન્મ ના સંબંધ છે એટલે ઈશ્વર સંબંધ જળવાનો છે એટલે હવે હું જે આપણે માણસ માણસ આપણને ન હું એને હું જો આટલો ફરક આપડે બીજી દ્રષ્ટિ આગળ પડતી જ નથી અને હવે ઉબા વાળી બેઠા છે કુબા પેલા કોઈ જમીન માં જોયા હશે હવે આ તો એટલે જ્યાં ભીનું હશે ને ધૂળ હશે ત્યાં ભમરા મનુષ્ય પડવા એમાં એક જીવડું હોય એ મારી બાર રહેતું હોય બાર પાછું ધૂળ નાખી આવે ગ્રાહક લઈ એમાં ને એમાં કુગો કરી આનંદ કરતું હોય અને વરસાદ પડે તો પડખાની ધૂળ આમ પડી જાય જીવડું મારીબા ને મારી બાર રહે હા આપડે થોડી બચવાનો ઉપાય કરી દાંત પણ યાથી બચ્યા પછી ભગવાન બચી જગત છોડી ને એ ઉકેરા માં ને ઉકેરા માં પાછું એમાં ને એમાં બધા આમ છે અને જેને તપ તથા નિવૃતિ ધર્મ તથા હોય અને ધર્મ અર્થ કામરૂપ જે પ્રવૃતિ માર્ગ તેને વિશે રહ્યો હોય તેને તો સમાધિ થાય તો પણ એકલું જ્ઞાન વૃદ્ધિ પામે પણ ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામી ને સિદ્ધ દશા ના આવે છે જ્ઞાન વૃદ્ધિ પામે છે સિદ્ધ દશા આવતી નથી સિદ્ધ દશા ક્યારે આવે એ તો બ્રહ્મનો સંબંધ નહી તપ નિવૃત્તિ ધર્મ આ બધા તો છે એ ઇન્દ્રિયોની શક્તિને વધારે છે અને બ્રહ્મનો સંબંધ એ બીજું કંઈક વધારે એટલે સિદ્ધ દશા એમાં આવે બધામાં પ્રવેશ કરવાની દશા આપડે ભોગ તપ થોડું કરતો હોય ને આપણે રોકાઈ ગયા બે બાજુ રોકાઈ જાય હોય મને સિદ્ધ દશા ન આવે ન આવે જાય ત્યાં તપ નિવૃત્તિ શબ્દ બોલીએ છીએ પણ નિવૃત્તિ માં કેટલું આવે પ્રવૃતિ વાળા ની નિવૃત્તિ હોય એ જોતા શીખવું જોઈએ કર્મણી કરબુદ્ધિમાન મનુષ્ય શું સયુક્ત કર્મ સંગીતામાં આ યાર કોક જાણે કામ કરીને આમ લી ગયો ને એટલે નિવૃત્તિ ધર્મ કર્મ એક કર્મ માં બીજો છે એમ લીધું આ પુરુષ મળતા સુખ માં જોઈએ બરાબર કર્મ ની અકર્મ અપશ્ય હવે બધા ક્યાંથી જોઈ શકે એ સુખ દ્રષ્ટિ આવે ત્યારે દેખે સુખ દ્રષ્ટિ વિના તો દેખાય જ ક્યાંથી ભાઈ કર્મમાં બુજો જેમ બોલો અને જેમ જનક રાજા જ્ઞાની હતા તેઓ જ્ઞાની થાય પણ પ્રવૃતિ નારાદ વાળાને નારદ શનકાદ એક પણ પ્રવૃતિ માર્ગ વાળા ને નારદ શનકાદ એક શુકજી ના જેવી સિદ્ધ દશા ના કમાય અને જે સિદ્ધ હોય તે તો શ્વેત આદિક જે ભગવાન ના ધામ વિશે એને એજ શરીરે કરી જાય લોક અલોક સર્વ લોક અલોક સર્ આની દશા ને આપણી દશા બે માં એ માર્ગ નું કીધું કેવું થવું મેુનિયામાં જગત માં રહેવું છે અને એનાથી છૂટવું છે એનાથી છૂટવું છે એટલે છૂટવાની રીતિમાં ઓલાબેને બતાવ્યા તમે આમ કરજો છોડવા નથી તમને ત્યાં રાખવા છે આને ઓલી દશા આપવી છે બે હાથમાં લાડવા તમારે અહીંયા લાડુ ત્યાં લાડુ હજુ આને રાખવા છે અને આ દશા આવડા ને એક માર્ગ જ આનો સંબંધ જ નથી ક્યારે એ થાય જનક અંબરી અંબર એને ઘેરે છોકરા હતા જ નહોતા એને કોઈને પાટડેથી છોકરા નહોતા પડ્યા હોય એ બધા જેમ જગતમાં જન્મે એમ જ જન્મ અને છતાં આવા કહેવાના એકંદ ઈશ્વરને પામવામાં ભેદભાવ નહીં હો પાછો ઈ ભેદભાવ અહી જીવતા છે હોવા પછી નહીં પાછું એટલે બે ની દશા તો એક જ ગ્યા ને એની એક જ દશા છે પણ રીતિ આ પ્રાપ્તિ આલોક ક્યાં ને રાખો ક્યાં લગી એવું રહેશે એમ પણ પ્રાપ્તિમાં જુદું નહીં એમાં બંધાયો નથી બંધાયો નથી આ એમાં નડતર રૂપ નો થાય પણ છે બંધાણું એટલે મળું અમે છૂટ્યા ભલે પણ છૂટા આમાંથી છૂટવું જોઈએ આ ઉપર છે માલી બા છૂટાય ત્યારે આવી રીતે ધાર્યું મળીએ તો શું થાય હા એ છૂટ્યા નથી બંધાયેલા છે વધારે બોલતા કરતા હોય તો નિર્માની રહો આવ નહીં પેલા તો ઓળખતા છે ને બરાબર વિચાર કરી દે આ વિઘ્ન છે બધા તમે બધા દેહ તો બઉ વાતો ન કરો પણ ખુબ ટાણું આવ્યું હોય સ્વામી હં આપણે થાય ખરું લે કેટલી એકલાય અરે આવડા નાના મને સમજાવવા આવે છે કારણ સ્વામી ભૂલ્યો હોય ને નાના તાજી હોય ને તાજી એટલે આ તો બઉ મોટી વાત છે આ માર્ગ ના આ વચન ખૂબ જ ઊંચા ભાવના છે બ્રહ્મની સાથે એકતા વાળું બ્રહ્મ પ્રભુ બ્રહ્મ બીજો શુદ્ધ ન માનવું એની સાથે જયારે જોડાણ થયો માથાકુદ કરતો હશે ભાઈ રાજાની રાણી બમી ભીખ માગે આપણે કેબંધ ભિખારી થઈને જોના ભિખારી ખબર સ્વભાવના જેવ પ્રાણી માત્ર ભિખારી નબળા પડે છે એટલા ભિખારી જ્યાવીને જૂટક્યો નહી બીવું કે એમનો દીવું કે ને એ જેને પાસે હોય જોખમ જોખમ વાળાને દીવું રસ્તો કાપવો હોય ને બેવું જોખમ હોય બીએ ને જો આપણે ભગવાન રસ્તે આવ્યા અને ભગવાન દાદીભાઈ એવા સાધન કરીએ જઈએ એટલે એ આપણી પાસે માલ પીડ્યો છે જોખમ છે એવાનો સંઘ થાય એનું બધું એવું અને પોતાના સ્વભાવ ખાલી દેવા જો એટલા માટે બરોબરિયાનો સંઘ ન કરવો જુવાનિયાનો સંઘ ન કરવો વૃદ્ધો નો સંબંધ રાખવો કામ લખતા હશે જોખમ હરાઈ જાય તરત એટલે આપણને કરીને આપણને ભૂલ માં નાખી દઈએ તો એટલે આપડે જરા લઈ જાય આપણો માલો કયો માલ કહીએ હારા હોય એને જ દીધું રહેવું છે પણ હારાનું આજે ખેડા એટલે નિર્ભય હોય એટલે એ વિના રહે નઈ હારો કેવાનો અને તમારો આશ્રમ એવો છે કે ડગલે પગલે ભીધ ના છે ડગલે પગલે સંસાર આખો જ એવો તમારે ભેળવું રહી નોખું રહેવું આ કરું છે હું બઉ બળીઓ બાકી નો રે અને સદા સંબંધી છોકરા વેવાર, એનો મોહ નો જાગે એવો માણસ કોણ હા મોહરૂપી બેડી એ બેડી પગમાં પડી ગઈ કેવી રીતે મોહ તળવો જોઈએ તળવો ઉપલેટા ના હર્જનભાઈ જવાય વર્ષ ની ઘર ને આંગણે મોટા ઉપર જરાક લાખ પહેલા બાર આવી ગયે બઉ બઉ સારું ઘર સારું આ હારું પણ હવે કાંઈ કાંઈ ને કાળવું છે ભાઈ બે છે એ બીજો તમને વાંધો નથી મને ખબર નથી તારું એની દીકરી એને મોઢે દાદો હોય એનો બાપ દર્શન મને ખબર નથી તારું ગાંધો અરે હું બોલો તો ભા તમે જ જોયો હવે દંભ કરો ભાઈ દંભ કઈ કરવો નથી જો મેં જોયું હોય મારી દીકરીનું મોઢું તો ભગવાન મારું કલ્યાણ ન કરે ખાઈ શકે કોણ પણ આ કોક વિરલ હોય લાગત નો હોય સગા સંબંધી માં કે પોતાના પુત્ર પરિવાર માં બોહ ન હોય એવો એક માણસ કોઈ કાઢ્યો પેલા બેઠુ છે એટલે તમારી અમરીશ ને જનક ના જોઈ અને જળભરતને સમજી જાય એને રાત્રિ થી એનું તાન રાખવું અને રાખવું કોઈ આવે જવું છે ને એવું લઈ જવું મહેનત મહેનત કરવી મહેનત કરવી એવા દીકમ લેજો તમારા જેવા કેટલા હેઠવાળા હશે મારે કઈ વિચાર જ કરવો નહી પડતો હોય ચાલતો હોય ને આવું મોટું આટલું મોટું કંખાન હવે એ જગત શું સમજ્યા સ્વામિનારાયણનો સત્સંગ થયો એ તો આને સમજે જ નહી બોલવી એ તો હવે જગત હોય એને કોઈ બી જ્ઞાન માર્ગ હોય જ નહી એને કારણ કોઈ માર્ગ મળ્યો નથી એને તો નથી મળ્યું અને કાં પોતાની ભાઈ વાંચે પોતાની ભલે કરીએ એથી આગળ કાંઈ દ્રષ્ટિ નો અને એમાં એને હારું માન્યું હોય પાછું આવડા ને બિલકુલ કોઈ સંકલ્પ ન કરતો હોય નથી એમ નથી કલ્યાણ ને માટે તો વિચાર કરવા જ કરશે ને પણ આ બધું સાથી બને છે રીઠા થઈ ગયા રીઠામાં આ માટલા હોય ને રીઠા થાય ને એટલે ઠંડુ પાણી પાછ થાય નવા માં ઠંડુ પાણી થાય રીઢામાં ઠંડુ થાય આ સ્થિતિ પામવા હતું રીઢું થવાતું છે આમ તાલાવેલી જાગણી જોઈ ભાઈ અહીં ઠંડક આવે મી આ તો રીઢા તો ખબર બરાબર આવડાય લગાડ્યો અરે ભાઈ વિચાર કરજો આટલા બધા વચ્ચે રહી ને કેમ છૂટવું રહે હું ની વિચાર થતો હોય ત્યાં ગો બંધારો તો આનો આરોગ્ય પણ એ કોઈ નો સમજનો એમાં પાણી થાય ગયો લગભગ નો થાય ના જે પ્રયત્ન કરતો હોય રીઢો નો કહેવાય પણ પ્રયત્ન કરનારા તો ગૌગ્રહ છે અને પ્રવૃતિ માર્ગ વાળા ને તો જનક ની પેઠે કેવળ જ્ઞાન વૃદ્ધિ થાય છે પણ જ્ઞાન ઘટતું નથી અને જેમ શ્રી કૃષ્ણ ભગવાન ને ગીતા કહ્યું છે તેમ તો થાય છે ત્યાં શ્લોક છે જે જેને વિશે ભૂત પ્રાણી માત્ર સૂતા છે તેને વિશે સંયમી પુરુષ જાગ્યા છે એટલો જ વિચાર કરવો જગ્યા જઈ જાગવું ભાવ થાય અનેગત આખાની રાત્રિ જગત આખું આ તરફ છે કોઈ ને ચિંતા નહીં બીક જ ન મળશે એ ત્યાં જ્યાં જાગતો હશે અને બીક હશે અવશે આંતિ આવશે ભૂતાને બીક નથી જગત ને બીક જ નથી જગત માં જેમ જાજુવાનું મળે એમ રાજીકરા કરતા ડબલ નફો મળતો હોય કેટલો હોય જન્મ મરણ છૂટવા હતો ભગવાન છૂટવાને માટે કેટલો પ્રયત્ન કર્યો માન માન અનાદિકાલ વખત આવ્યો છૂટવાનો વાળિયામાં બંધાણો પાછળ વાળિયા ફૂટ આપડે હો ઓલા થોલ સકાર આવી નાનું કર લૂટી જાય છે એને પણ આને બે કરતા આયા ભાઈ આ કે સાહેબ બોલો આને સે કેટલો હી અડધો બેસ અડધો બેસ લેવાંતી આ જેને વિશે ભૂત પ્રાણી માત્ર અંતઃ કર્ણ ની કોન્ય ભાવ વર્તે છે જગત માંથી આશક્તિ કેટલી સરવાળો મેળવો કે તૂટી હોય એને ઓળખવી જોઈએ અને હજી આટલું બાકી છે એ જાણવું છે બાકી હોય તો પૂરું કરવાનું રાજી આટના ઊંઘમાં છે ખબર જ નથી હાલ ખબર મંદિર દોડી ગયો આ દરવાજા થી ભર્યો ઓલે દરવાજો નીકળી ગયો આથી વિશેષ ગયો કઈક વિશેષ હોય તો પાંચ મારા ફેરવે એક બાજુ ખરું એ મારા સંકલ્પ નહી થતા હોય એટલે આપણે સત્સંગની કોઈ ને દશા ને જાણ સત્સંગ કેને કેવો એ કઈ સમજ ઉદો જો સતના સંગીત સતના આપણે અસત નો સંગ કરીએ સત નો રાત્રિ તમે પથારી માં ઉતા એમાં ચોડ આવ્યા ને મંડળ એ આપડે કઈ નહીં બોલાવવાનું આપણે આપડે મારા ફેરો ભજન એવું રાખો ને બરાબર ભગતો હતો આવું હોય તો હું શું કરું ત્યાં ઘર માનવ નથી ને સત્સંગ ને લૂંટાઇ જાય પગલે લૂંટાઈ જાવ નહી રાખવું હારા ભગત બઉ હારો કોઈ કઈ ન બોલે એટલે એના વખાણ થાય ના ના ભળી ગયા હોય એટલે હું એની હયા કરે એટલે ઓઈલા ને બીક ન રે એને બીક રે એવું તો રહેવું જોઈએ ને ન રે કોઈ ભગત કેવાના ઈ લગભગ સત્સંગ ને ઘર ન માન્યું પાંચ જણા ગોઠિયા હરખા બેઠા ને એકલું જ ઘર પછી બીજું ઘર તમને કાઢવો આવે થોડો કામ અને અમે બોખાવી દઈ એમ જાણે છે સમાધિ વાળા ને જ્ઞાન ઓછું થઇ જાય છે પછી રજો ગુણ તમુ ગુણ માં તથા મલિન તત્વગુણ માં રહીને આ પ્રશ્ન ઉત્તર કરવા જાય તેને એમ એમ જ સૂજે છે સમાધિ વાળા ને જ્ઞાન ઓછું થઈ જાય છે પણ એમ નથી જાણતો જ્ઞાન ની વૃદ્ધિ થાય છે અને પાછો ઇન્દ્રિયો અંત કરે તો પણ પોતાની સમાધિ જે જ્ઞાન થયું છે તેનો નાશ થાય નહીં અને તપ નિવૃત્તિ ધર્મ વૈરાગ્ય પ્રવૃતિ માર્ગ નો ત્યાગ કરે તો જેમ જ્ઞાન વૃદ્ધિ પામ્યું છે તેમ ઇન્દ્રિય શક્તિ ઓ પણ વૃદ્ધિ પામે અને નારદિક શુકજી જેવી સિદ્ધ દશા ને પણ પામે વચનાવર્તન એવી રીતે મધ્ય પ્રકરણ નું વિષમું વચનાવર્તન થયું